દુનિયામાં પેહલી વાર આપણે કેવી રીતે એ એટલે નોબી વાત કરું તો નહી તોને ભલા કે તેડીવાર આયા તો એવું લાગે કે તું અતીજ તે હતી હા પહેલાથી હતી જ તો પહેલાથી હતી જ આ એકડો એકડો પેલો છે 100 પેલો છે એકડો એકડો એકડો દાદા હે એકડો એકડો લાગે એકડો એકડો રાઉન્ડ રાઉન્ડ જ બોલ છે જે આ બધું રાઉન્ડ છે સમજે ને આ બધું પહેલું શું છે ના સમજાય પાડી જાય સમજે આમાં પહેલું જેવી વસ્તુ જ નહીં બની આ